શ્લોક નંબર વન ફોર્ટીશક્તિ ઉદ્યો અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો તે ગૃહસ્થ સત્સંગીઓએ પોતાના બ્રાહ્મણાદિક વર્ણને અને ગૃહસ્થાશ્રમને અનુરૂપ પોતપોતાની આજીવિકાને અનુસારે ધન આદિ સંપાદન કરવા માટે ઉદ્યોગ પોતાની શક્તિ પ્રમાણે કરવો કોઈ મનુષ્ય પોતા કરતાં વધારે શક્તિમાન હોય તેના જેવો ઉદ્યોગ ન કરવો તેમજ પોતાનાથી ન્યૂન સામર્થ્ય વાળો હોય તો તેના જેવો પણ ઉદ્યમ ન કરવો એટલે કોઈનો વાદ ન લેવો પોતાની શક્તિ શું છે એનો યથાયોગ્ય વિચાર કરી અને આપણે ઉદ્યોગ કરવો એણે આમ કર્યું છે તો આપણે આમ કરી એણે આમ ઓલા બીજા આમ કરે છે તો આપણે શું કરણ વધારે કરવું એવું ન કરવું એ કોમ્પિટિશન કરાય પણ એને એને માટે પોતાની યોગ્યતા ભૂલી ન જવાય એમ એ મૂડમાં રાખ માનો કે આપણી યોગ્યતા જેવી જ બીજાની યોગ્યતા હોય ને એની અરે આપણે હરીફાઈ કરીએ તો એમાં કંઈ બહુ વાંધો નહીં પણ હવે બીજા કોઈકની બોલે એમ કે શક્તિ જુદી હોય અને આપણે એની હોય તો એની અરે એની અરે હરીફાઈ કરવા જાય કે અથવા તો એને કરવા જાય તો આપણે હાવ નિષ્ફળ જઈ અને ઓલું થાય એટલે પોતાને શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો એટલે એનો અર્થ એ છે કે પોતાની શક્તિને વધારે બીજા શું કરે છે ઓછું કરે છે વધુ કરે છે બીજું કઈ કરે છે એને ધ્યાનમાં ઓછું રાખવાનું પોતાની શક્તિ અને આશ્રમ એને અનુસારે ઉદ્યમ કરવો આપણે સંતોને આશ્રમોચિતમ કીધું ને જ વર્ણ આશ્રમોચિતમ ભગવાનને રાજી કરવા માટે એને પણ ઉદ્યમ કરવો જોઈએ કે ભગવાન રાજી ક્યાં ક્યાં ઉપાયથી થાય જે ઉપાયથી થતા હોય એણે નિદ્યમી બેહી ન જાવો કે બેહી બેહી ભગવાન રાજી થઈ જાય એવું ન માન લેવું શક્તિ ભગવાને દીધી હોય એને વાપરવી અને ભગવાનના અર્થે વાપરવી ભગવાનના ભક્તના અર્થે વાપરવી પોતાની શક્તિ દીધી હોય ને એમને બેહી જાય તો એ વર્ણ અને ત્યાં બેનું લખ્યું છે ની જ વર્ણ આશ્રમ વચિત વર્ણ અને આશ્રમ બે ને વચિત કીધું છે જોકે કીધું છે તો મારા જે એની આજ્ઞા છે પણ છતાં આશ્રમ આવ્યો છે એટલે આશ્રમને અનુસાર ઉદ્યમ કરવો જોઈએ જો વિચારા વિના ઉદ્યમ કરે તો જન સમાજમાં ઉપહાસ થાય પોતાનું માન ભંગ થાય મનમાં ખેદ મૂંઝવણ થાય અને મરણ સુધીનું પણ દુઃખ આવી પડે સફળ ન થાય તો યાજ્ઞવલ્કીય ઋષિએ કહ્યું છે કે વચો બુદ્ધિઅર્થ વાગ્વેશ્રુતાભિજન કર્મનામ આચરિત સદૃશી વૃત્તિ અજિમ્માશમ તથા પોતાની ઉમર બુ ધન સંપત્તિ કુટિલ વૃત્તિ નોડક હોય જોઈએ અને એને યોગ્ય સઠ વૃત્તિ એટલે બીજાને છેતરી લેવાની વૃત્તિ નો હોવી જોઈએ પોતાની આવડત અને શક્તિને અનુસારે ઉદ્યમ કરવો જોઈએ પોતાની ઉમર બુદ્ધિ ધન સંપત્તિ ભાષા વેશ શાસ્ત્ર શ્રવણ કે અધ્યયન કુળ અને પ્રતિગ્રહ આદિ કર્મને અનુરૂપ જ આજીવિકા કલંકિત હોય દારૂ વેચવું હારામાં હારા પૈસા મળેલો વધારે માં વધારે કમાણી એમાં છે ને દારૂ માં પણ એ વિદુરજીએ કહ્યું છે કે યથા શક્તિ ચિકીર્ષે યથા શક્તિ ચુર્તે ના પ્રાપ્ય વાછી નેછાતી શોચિમ આપત્સુ ચુહ્યંતી નરા પંડિતબુદ્ધય વિવેકપૂર્ણ બુદ્ધિવાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાને કરવા ને ચાહે છે ભય ને શું છે અને પોતે ઉદ્યોગ આદરવો એ આધુનિક ભાષામાં આમાં એ જ કીધું શક્તિ ચિકિર્સંતિશક્તિ અપ્રાપ્ય હોય એને ઈચ્છતો નથી શોધિત અને નષ્ટ થઈ ગયું હોય એનો શોક નથી કરતો વિવેક પૂર્ણ બુદ્ધિ વાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાને ચાહે છે અને કરે છેડી થાય થોડીક મુશ્કેલી થઈ જાય પોતાને ખબર ન હોય કે હું ક્યાં હાલુ એમ છું તો એને મુશ્કેલી ઘડી પડે એને એમ જાણે કે હાર ઊંચા સ્થાનમાં હું હાલું એમ છું પોતાને પેલા પોતાની ઓળખાણ ન હોય તો એને મનમાં એમ થાય કે હું તો ઊંચા સ્થાનમાં હાલું એમ છું ન્યા જાય તો હાલે નહીં એટલે ભટકાય ભટકાય એટલે નિષ્ફળ જાય નિષ્ફળ જાય એટલે એને પણ નિરાશા થઈ જાય એટલે પહેલાં તો સ્વ એનાલિસિસ જોઈએ અને પછી સ્વ એસેસમેન્ટ જોઈએ પોતે એનાલિસિસ કરે પોતાની શક્તિઓનું અને પછી પોતાનું એસેસમેન્ટ કરે અને પછી હું ઇમ્પ્રુવમેન્ટ કરે તે ઇમ્પ્રુવ થતો જાય તો ઇમ્પ્રુવ થાય નહીં તો એનાલિસિસને એસેસમેન્ટ ન કર્યું હોય તો ઇમ્પ્રુવમેન્ટ ન થાય પોતાની શક્તિ બાર પસંદ કરી લે તો પછી ક્યાંથી થાય તો ખોઈટ જાય પોતાની શક્તિ કરતા પોતાની શક્તિનું એક્ઝેક્ટ માપ ન હોય તો એને ખોઈટ જાય એટલે પોતાની શક્તિ પડી જાય અને શક્યતાઓ બધી પડી રહે અને લાભ ન મળે એનો કેમ એટલા માટે શક્તિ પ્રમાણે યથાશક્તિ યથાશક્તિ એટલે એનો સમાસ કરો સમાસ કરો ભગતજી કરે ભગતજી એવા તો સમાજ કરતા શીખી ગયા છે વિવેક પૂર્ણ બુદ્ધિ વાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવા ચાહે છે અને કરે છે તે અપ્રાપ્ય વસ્તુ નથી અને નષ્ટ થયેલી વસ્તુનો શોક કરવા પણ ઈચ્છતા નથી જો આપતકાળ આવી પડે તો પણ ગભરાતા નથી એવું લખ્યું છે મુહ્યંતી નો અર્થ ગભરાતા નથી એવું લખે કારણ કે આ વ્યવહાર અધ્યાય છે આપતકાળમાં પણ કૃતાની યાની કરેવતેર મુનિભિસ તથા ના ચરે તાની ધર્માત્મા શ્રુવા ચાપી ન કુત્સએ સંચિંત્ય મનસા રાજન વિદિતા શક્યમાત્મન કરો શુભમ કર્મ સવે ભદ્રાણી પશ્યતી કેવું સરસ વિદુરજીએ લખ્યું છે વિદુરજી ભક્ત હતા ને એટલે ભગત કરી શકે એવું બધું લખ્યું છે પૂર્વે કોઈ દેવતાઓએ કે મુનિઓએ જે કોઈ અનુચિત કાર્ય કર્યું હોય તો તેનું અંધાનું સર કરવું એનું અનુકરણ ન કરવું આપણા પૂર્વજો એ કંઈક કર્યું હોય તો એનું આંધળું અનુકરણ ન કરવું કે એને આમ કર્યું એટલે આપણે આમ કરવું ત્યારે પરિસ્થિતિ શું હોય એની કંઈક ભૂલ હોય કે એની કંઈક ખામી હોય તો એનું નિવારણ કરીને કરવું હકીકતમાં તો એ જ કરવાનું હોય કે આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરવાનું હોય પણ આંધળું નહીં એને એની કઈ ખામી હોય તો એને માણસ પેલા ગ્રહણ કરી લે એને આમ કર્યું હતું પણ એનું નિવારણ કરી અનુરૂપતા હોય એનો વિચાર કરીને કરવો આંધળું અનુકરણ ન કરવું પૂર્વે કોઈ દેવતાઓએ કે મુનિઓએ જે કંઈ અનુચિત કાર્ય કર્યું હોય તો તેનું અંધાનુસરણ ન કરવું તેમના અનુચિત કાર્ય એવું ન કરવું એને એમને પીડ્યું રહેવા દેવું કઈ ટચ કર્યા વિતાવો એના કરતા તમારા શક્તિ હોય તમને હુલતું હોય કે એની એટલી ખામી હતી તો મોટાની ખામી મોઢે બોલવી નહીં તમને હુલતું હોય તો તમે એના કરતા ઉદાહરણ લીડિંગ બાય એક્ઝામ્પલ તમે એનું ઉદાહરણ બનાવ એન કે ભાઈ બીજા જ મને કહેવા કે બોલાવીની ખામી એને સુધારીએ સમાજ એમ કે લીડિંગ બાય એક્ઝામ્પલ કાર્ય પોતે કરી શકશે કે નહી તે સમજીને જે ખોટું કરવું હોય તો એની નિંદા નો કરવી એની ગમે તો એના પૂર્વ છે હે રાજન મનમાં વિચાર કરવો તે કાર્ય પોતે કરી શકશે કે નહીં તે સમજીને જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેને તેનું પરિણામ શુભ જ દેખાય છે ભદ્રણી પશ્યંતિ એ બધા એને મંગળ મંગળ એને થઈ જાય આવું કરે પોતાની શક્તિનો વિચાર કરીને કાર્ય કરે પોતાની શક્તિનો વિચાર કરીને કામ કરવાની ઈચ્છે ઓલું કરે હું કીધું નો કરે એનું નિવારણ કરેડિંગ બાય એક્ઝામ્પલ કરે પોતે એનું સારું કરી દે એની ખામી સહી પૂરી દે પોતાની ખામી પૂરે પૂર્વજોની ખામી પૂરી દે તો એ સર્વે ભદ્ર આણી પશ્ય બધે મંગળ મંગળ દેખા થઈ જાય પોતાની શક્તિ તો શક્તિ તો પોતે જળતો બીજું કોણ જાણે પોતાની શક્તિ આપણે ક્યાંક કર્યું હોય કરી હોય કે કરવી કે આપણે કરી શીખીએ નહીં એમ આપણી યોગ્યતા હોય આપણો નેચર હોય આપણે પૂર્વે પોતાની શક્તિને તપાસવાની આપણો ભૂતકાળ ઇસ્ટ્રીને તપાસી લે એટલે પોતાની શક્તિ તપાસે ભવિષ્યકાળને તપાસ તો કંઈક પોતાની શક્તિ થોડી તપાસ ભૂતકાળ ઇસ્ટ્રીને તપાસે તો હું કરીએ કહું એવું છું આગળ કર્યું હોય એવું કરીએ કે અથવા તો પોતાને કંઈક ધ્યાન પડતું હોય તો કરીએ કે પ્રમદાજન વિશ્વાસો મૃત્યુ દ્વારા મોત ના દ્વાર છે બૌ આપણા થી બહુ શક્તિમાન હોય એની વેરીફાઈ કરવા જાય અને કોઈ કાર્યમાં સ્ત્રીઓનો અતિવિશ્વાસ રાખે એવું એ અતિવિશ્વાસ નહી રાખવાનો એમની બુદ્ધિ એટલે હોસ્ત્રોમાં કીધું છે હવે તો આ લોકો બુદ્ધિવાળા માને છે પણ હવે શાસ્ત્રમાં આ તો આવું બધું કીધું છે પોતાના થી વધારે બળવાન ની સાથે સ્પર્ધા કે વિગ્રહ કરવો અને મહત્વપૂર્ણ કામ સ્ત્રીઓનો વિશ્વાસ વ્યવહારિક ઉદ્યોગ જ કહો છે એવું નથી ઉદ્યમ શબ્દ નું તાત્પર્ય દેહને અંતે મૃત્યુ પછી પરલોકમાં સુખ થાય એવો ઉદ્યમ પણ કરવો એવું કહેવાનું તાત્પર્ય છે ઉદ્યમ એટલે કોઈ પણ ઉદ્યમ આપણે એટલા માટે તત્્યાન રાત્રખમ વસેત અષ્ટમાસેશ તત્કુર્યાદન વર્ષા સુખમ વસેત પૂર્વે વયસી તત્કુર્યાન વૃદ્ધ સુખમ વસેત દિવસભર એવું કામ કરવું કે જેનાથી રાત્રે સુખની નિદ્રા આવે રાત્રે ઉદ્વેગ ન થાય રાત્રે હોતી વખતે ઉદ્વેગ ન થાય રાત્રે હોતી વખતે બધા માટે ભાઈ દિવસનો સરવાળો યાદ આવતો હોય સરવાળો દિવસે કઈ સારું કામ ન હોય કે કઈ નબળું કામ થઈ જાય તો તે દિવસે ઉદ્વેગ થાય શિયાળા ઉનાળાના આઠ મહિના એવું કામ કરવું કે જેનાથી વર્ષાઋતુ ચોમાસામાં સુખી રહેવાય જિંદગી વૃદ્ધ થયા પછી આપણે આવું કામ હું કરી લીધું તો અત્યારે એનું ફળ આપણને મળે છે એવું થયું જિંદગી કામ છે બધા એનું ફળ તાત્કાલિક હોય કેટલાક કામ છે એનું છ આઠ મહિને ફળ હોય અને કેટલાક કામ છે એનું વીસ પચીસ વરે ફળ મળે અને કેટલાક કામ છે એનું જિંદગી પછી ફળ મળે તમે હરકી ડોક્ટરી ટ્રીટમેન્ટ કરાવી લો તો એમનું તરત જ ફળ મળે ડોક્ટરી ટ્રીટમેન્ટનું એવા બધા કામ એવા બીજા કામ હોય તો એનું તરત જ ફળ મળે તો કરી લીધા પેલું કાંઈ નહીં એ ઉદ્યોગ જ છે પણ એ ઉદ્યોગનું ફળ તરત જ તમે સારું સર્વિસ કરો તો તમારો પગાર સારો થાય તો એ જ ફળ મળે એવું કહેવાય ઉદ્યોગ જ છે તરત જ ફળ મળે અને કેટલાક નો છ આઠ ફળ મળે હારી ખેતી શિયાળા ઉનાળામાં કરે તો ચોમાસામાં પાક આવે તરત જ ઉનાળામાં ઉનાળામાં પાક નો આવી જાય એટલે અત્યારે માણસ ગુણ મેળવે તો એનું ફળ આઠ દહ વર પછી મળે અત્યારે વિદ્યા ફળી લે તો એનું ફળ કાંઈ અત્યારે અત્યારે થોડું મળી જાય છે ને અત્યારે સારું ભણી લીધું હોય કે સારા ગુણ શીખી લીધા હોય તો એનું ફળ પાંચ દહ વરે પચી વરે આખી જિંદગીભર મળે રાખે અને અત્યારે ભક્તિ કરી લીધી હોય તો મૃત્યુ પછી મળે એટલે બધાએ કર્મનું ફળ તાત્કાળિક મળતું નથી ઘણી વખત કોક માણે પાપ કરતું હોય અને સુખ્યો હોય અને ઘણી વખત કાંઈ નો શીખતો હોય એને માનપાન મળતું હોય એમ કઈ કરે નહીં એને માનપાન મળતું હોય તો એ તો એને પૂર્વનું ભોગવે છે પણ આ વખતે એને શું કરવું તો આ વખતે એવું કામ કરવું જોઈએ આ વખતે તાત્કાલિક મળે ફળ એવું કામ હોતું એવો ઉદ્યોગ હતો કરવો જોઈએ હાથ આઠ મહિના પછી મળે એવો ઉદ્યોગ હોતે કરવો જોઈએ આઠ દહ વર પછી મળે એવો હોતે ઉદ્યોગ કરવો જોઈએ પચીસ પચાસ વર પછી મળે એવો વસ્તે ઉદ્યોગ કરવો જોઈએ અને જિંદગી પછી મળે એવો હોતે ઉદ્યોગ કરવો જોઈએ એમાં છેલ્લા બહુ લાંબા લોંગ લાઈફનું વિચારે એટલો એ બુદ્ધિશાળી કહેવાય એટલો બુદ્ધિશાળી કહેવાય જિંદગી પછી મળે તો એ બહુ બુદ્ધિશાળી કહેવાય મારે જયારે બુદ્ધિશાળી કીધો પચાસ વર્ષ નું વિચારે તો એ બુદ્ધિશાળી કે ભાઈ પચાસ વર્ષ પછી આમ થાય તો સમય આવશે તો અત્યારે એની શરૂઆત કરી દર મહિના પછી એવું થવાનું છે એની શરૂઆત કરી દો અને અત્યારે મળતું હોય એમાં તો બધા કરે જ છે શરૂઆત એટલે બધા તબક્કા વિચારવા જે અત્યારે આઠ મહિના પછી આઠ વર પછી પચા વર પછી એની જિંદગી પછી બધું વિચારે જેમ લાંબુ વિચારે એમ એટલો એ ડાયો કહેવાય જેમ લાંબુ વિચારે જેટલું લાંબુ વિચારીએ કે એક વર્ષ પછી હું તારવાનું છું એનું અત્યારથી શરૂઆત કરી દઈએ તો પછી દસ બાર વર પછી એને નોકરી કેવી કરવી છે કે ધંધો કેવો કરવો છે એનું અત્યારે એનું જ્ઞાન મેળવવા મળે ભણવા મળે તો ભણાવતા હોય ત્યારે એનું અત્યારે ફળ મળવાનું હોય નઈ પાછું અત્યારે થોડું ફળ મળે બીજું કઈ દઉં જિંદગીની યુવાની એવું કાર્ય કરવું કે જેનાથી વૃદ્ધ થયા પછી સુખી થવાય જિંદગીભર એવું કામ કરવું કે મૃત્યુ પછી સુખી થવાયદને વૃદ્ધ પરાશરે કહ્યું છે કે સ્થિરાંગમ નિરૂજમ તૃપ્તમ સાંડમ સંડત વર્જિતમ અદૃશ્યમ સબલ પ્રાણમ મનળવાહમ તો વાહએત નિરોગી અને જેને ખસી ના કર્યો હોય તેઓ નપુંસકતા રહીત પાછો ના પડે તેવો અને ઘણા જ પ્રાણબળ વાળો હોવો જોઈએ શ્લોક નંબર વન સંગ્રહો નહીદ વ્યર્ત પશુમદિસ્તૃણસ અને ગૃહસ્થ સત્સંગી તેણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન સંગ્રહ જે કરવો અન્નનો સંગ્રહ તે કરવાનો ને દ્રવ્યનો સંગ્રહ તે કરવાનો મની સંગ્રહ તે કરવાનો એક વર્ષ હાલે એવું એક વરસાદ હાંતરવા આવું એક વર્ષ હાલે કદાચ નિષ્ફળ ગયા તો એટલે એક વર્ષનો ખર્ચો એનો દ્રવ્ય સંગ્રહનો એ વાંધો નહીં સંગ્રહી ન કહેવાય અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય ચાર્યપુળાનો સંગ્રહ કરવો દર વર્ષે પોતાને જેટલી વપરાશ હોય તેટલા ડાંગર વગેરે અનાજનો સંગ્રહ તથા ધન રોકડ રકમની કમાણી પોતાના સામર્થ્ય પ્રમાણે તે સમયે કરવી જે વખતે ખાડામાં કે બજારમાં જે અન્ન વેચાતું હોય તે વખતે તે ખરીદી લેવું નહીં તો પછી તે ખરીદી લેવું નહીં તો પછી તે મોંઘું થઈ જાય અને વધારે કિંમત આપવી પડે તો ખર્ચ વધી જાય આ રીતે એટલે એવું કરી લેવું આ રીતે જ કમાણી સારી થઈ શકતી હોય ત્યારે ધન કમાઈ લેવું એટલે યુવાની ઉંમરમાં કમાઈ લેવું એમ જયારે એનું સમય હોય ત્યારે એને કમાઈ લેવું આ રીતે જ કમાણી સારી થઈ શકતી હોય ત્યારે ધન કમાઈ લેવું અને વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા કરી રાખે તો એ સંગ્રહી ન કહેવાય વૃદ્ધાવસ્થા સુખેથી જાય એવી વ્યવસ્થા કરી રાખે તો એ સંગ્રહ કર્યો ન કહેવાય ગ્રહસ્થ એ ત્યાગીઓ એ ન કરે ત્યાગીઓને તો આજીવિકાની ચિંતા જ નથી એટલે ભીખ માગીને ખાઈ લેતો વાંધો નહીં પણ ગ્રહસ્થ એ કરે તો એને સંગ્રહી નો કહેવાય दुखी नीते गृहस्थ ने घेर गाय बलद के भेस आदि पशु होने पशु खोराक ने योग्य पुरता प्रमाण ઘાસચારાનો સંગ્રહ સમય છે વૃદ્ધાવસ્થા માટે વ્યવસ્થા ન કરે તો શું થાય તે આડોસ પાડોશું થતું જ હોય અને સંગ ચાર પૂળાનો સંગ્રહ ન કરે તો શું થાય પશુઓ બધા હમણાં દુષ્કાળ પડ્યો તો ગુજરાતમાં તો ત્યારે કેટલા બંધ પશુ વર્ષે મોટી ટુ ગવાદી નામ પશુ નામ ચૂણતો સંભાવન ભવે સ્વે પોતા વતેભાવ થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા ગાય બળદ ઘોડા અને ભેંસ આદિ પશુઓ તથા પોપટ આદિ પક્ષીઓ આ બધાની ઘાસચારો તથા સમય સમય પ્રમાણે પાણી આદિથી તથા પક્ષીઓની તેની અનુકૂળ અન્ન ફળ આદિ જણથી સંભાળ પોતે જેટલી લઈ શકીએ તેમ હોય તેટલા જ રાખવા અને જો સ્વયં પૂરતી સંભાળ રાખી શકતા ન હોઈએ તો તેને પોતાને ઘેર ન રાખવા પણ તેને સાચવે તેવા બીજા કોઈને આપી દેવા અહીં મૂળ શ્લોકમાં તૃણ શબ્દ છે તૃણ શબ્દથી પશુ પક્ષીઓનો બધા બધો જ ખોરાક સમજવો જેમ કે બિલકુલ નાનું બચ્ચું હોય તો તેને એકલું દૂધ જ પાવવું જોઈએ તે પછી એકાદ મહિનાનું થાય તો પછી દૂધની સાથે થોડું પીસેલું અન્ન પણ આપવું અને તેથી મોટું થયા પછી તે ખાઈ શકીએ તેવું ઘાસ આપવું મારા જ કીધું ત્રણ ત્રોયાદી નાનું હોય બે દેનું જન્મેલું તો એનું નાખે ઘાસ તો એમને તેમજ પક્ષીઓને અન્નકણ વગેરે યથાંભવ સમજી લેવું વૃદ્ધપરાશરે કહ્યું છે કે ક્ષુધા તૃષા તીવ્રદંશ વિષમસ્થાનસીદતા પશૂનામ નિઃશ્વાસે સર્વા વિનશ્ય તૃષિતા પશવો બધા કન્યા ચાપી રજસ્વલા દેવતા નિર્માલ્યા ઘનંતી પુણ્ય પુરાકૃત ભૂખ તરસ તીવ્ર ડં અને ઉબડ ખાબડ જગ્યા ને લીધે હેરાન થતા પશુઓના નિશાશાથી તેના માલિક ની બધી એટલે એની પૂરી થેટ હોતી એની સંભાળ રાખવાની એની જવાબદારી થઈ જાય છે સ્વામીજી ગૌશાળા જોવાનું છે આમ ઉબડ ખાબડ જોઈએ ભૂખ તરસ તીવ્ર પડ્યા હોય તો એ વીણાવી લેવા જોઈએ નાખ્યું હોય છે કે વાસળીને ઠેહ લાગી ભૂખ તરસ તીવ્ર ડંખ અને ઉબડ ખાબડ જગ્યા લીધે હેરાન થતા પશુઓના નિશાશાથી તેના માલિક ની બધી સમૃદ્ધિ નો નાશ થઈ જાય મૂંગા પશુ ભગવાન એનું ધ્યાન રાખે સમૃદ્ધિ નાશ થઈ જાય એટલે વેચી નાખે એટલે ઓલા બીજા હારે જાય ભગવાને તો વ્યવસ્થા કરવી છે બીજું સમૃદ્ધિ વહી જાય પછી ક્યાં રાખે પછી પોતાને ખાવા જોઈએ ને એટલે આને વેચી નાખે વેચી નાખે એટલે હારે ઘેરે જાય હારે ઘેરે જાય એટલે એને બધું સારું થઈ ગયું ભગવાન એ વ્યવસ્થા કરાવી આવી બધી વ્યવસ્થા પણ એ વ્યવસ્થા માણસ કઠણ પડી જાય છે એટલે પેલા ધ્યાન રાખ જે ઘરમાં તરસા પશુ બાંધેલા હોય કન્યા રજસ્વલા રહેતી હોય પૂજા વિનાની દેવમૂર્તિઓ હોય તો તે ઘરધણીના પૂર્વે કરેલા પુણ્યનો નો પણ નાશ કરી દે છે એવી મૂર્તિ નહી રાખવાની પૂજા થાય તો રાખવાની નહી રાખવાની હોય પ્રતિષ્ઠિત હોય તો નહી રાખવાની પ્રતિષ્ઠિત હોય તો કોઈ પૂજા કરવી જોઈએ બીજા આપી દેવી જોઈએ બરાબર પૂજા ન થતી હોય તો એ બરાબર નહીં એની બરાબર પૂજા થવી જોઈએ તો ગરદણીને દોષ લાગે બરાબર પૂજા ન થતી ઉપર આપણે આ દોષશાળા ને એને એવું જ વિચાર્યું હતું ને કે મારાથી બરાબર સંભાળ નથી લેવાતી અને ગ્રહસ્થ હોય તો ન લઈ શકતા હોય એટલે કહો કે સારી સંભાળ લે એમ થાય તો પાછું એનું પુઈ મળે કે તમારી પાસે તમે હંભાળ હારી નહોતા લઈ શકતા અને બીજો કોક બીજા કોકને દઈ દો અને એ હારી સંભાળ લે વેચી નાખે તો કાંઈ સવાલ નથી રહેતો તો ઓલાને પુઈન મળે પણ એ બીજાને કોકને દઈ દે અને એ હારી સંભાળ લે તો એનું પુઈન પાછું એને હોતે મળે સારું તેમાં પણ ગાયોને પાળવાનું ઘણું જ પુણ્ય વખાણું છે જેથી શ્લોકમાં ગવાધિ નામ એમ લખવું છે પેલું પશુઓ તો બધા લખ્યા પણ પશુઓમાં મુખ્ય ગાય છે ભાષ્યમાં બહુ મોટું લખ્યું છે ભાષ્ય સતાનંદ સ્વામી કરેલી ટીકા તેમાં પણ ગાયો ને પાળવાનું જ પુણ્ય વખાણું છે જેથી શ્લોકમાં ગવાદી નામ એમ લખ્યું છે જેમ કે તા હીય પોતાની મેળે ખાયા આવે છે અને અમૃત જેવું દૂધ આપે દેવતાઓ કરે એવું પોષય પ્રાપ્યંતી દીવમ દત્તા પૂજ્યા ગાવમ કથમ નહા ગુજરાતી કરોજી શ્લોક નો મેળો ભાષ્યમાં શ્લોક છે મેળો શ્લોકો છે એટલે ઓલા નો તો ગુજરાતી મળી જાય એટલે પછી તમે નથી કરી લો મેળો પાંચસો ત્રણ પેજ ઉપર હે પાંચસો ત્રણ પેજ ઉપર નાના અક્ષર માં શ્લોકો છે હરકાંતી દિવમ દૂજ્યા ગાવ ભાઈ સ્વામીજી આલો છે કયો છે સ્વામીજી કયો ભગતજીને છે કે નહીં પુસ્તક તો છે ને હે તો તમે તમે બી ભણો છો તો જલ્દી કરો જલ્દી કરો એટલે આપણે કથા આગળ આ હો ભાઈ સ્વામીજી પ્રાપ્યંતી દીવમ દત્તા ઋષિ સામેજી તમે લીડ કરો છો ને લીડ બાય એક્ઝામ્પલ નહી કોઈ એટલું ગુજરાતી નથી આવડતું આ તો એ પ્રાપયંતી દીવમ દત્તા એમ દત્તા દીવમ ગૌદાન કરે તો સ્વર્ગ ગૌદાન કરે તો સ્વર્ગને પ્રાપ્ત કરાવે દત્તા એટલે દીધેલી ગાય દાન માં દીધેલી ગાય સ્વર્ગની પ્રાપ્તિ કરે એવી ગાય કેમ પૂજ્ય ન હોય આપણે એને અડી તો પાડું બીજાય અને પોષયંતી દૂધ થી આપણું પોષણ કરે હરંત સ્પર્શના પાપ પાય દૂજ્યા ગાવફલા હત ભૂમેસ્ત ઉદ્ય પાચય હમણાં બધા તમે બધા બે પુરાણી થઈ જશો થઈ જશો કે ભાઈ તુલિસ્મીજી હે થવાના જ નથી ભગતજી મહારાજ વિદ્યાવતા ભાગવતે પરીક્ષા લ્યો આમાં ભાગવત પેલા જ થઈ ગયા એમાં તો ભાઈ સામીજી નથી કઈ ખબર થી ખારો તો પુરુષ છે એના પુરુષ ની કિર્તિ ને ફેલાવે છે નહી પાપ પ્રોથયાત ધોઈ નાખે છે એને પીછડો મારી દે એના બાપ ને ધોઈ નાખે ખાલી એની રજ અડી ગઈ હોય બધું સફાત સફાત ભૂમેશ તું ઉદ્યતા પાંશુ સંચય પ્રોથએ પુરુષો વંદ્યા ગાવતા શ્રુન્મૂત્ર યસ્તું પીત હરંતિ પાતપૂજ્ય હિ ત્યાં ઘોરીતિ પારાશરો બ્રવોક લેખ્યા શક્રોનું મૂત્ર એટલે હું તો ગૌમૂત્ર થી રોગ વ્ય જાય છે હું બોલું આ બધા પાન કરતા છે એટલે ભાઈ છે કે આમાં ગુજરાતી કહે છે આમાં જ લખ્યું પણ સમિતિ તમને કઈ મેસેજ આવ્યો હોય તો કયો પીવે તો પીવે તો ખુ પણ આ હું શક્રો ને ફિલ્ટર કરેલું એવું એવું જ લાગે છે કે નહીટર કરેલું જો ગૌમૂત્ર પીવે તો બાઈ સામીજી હું છાણ સકૃત એટલે છાણ કુતસ્પાની એલ સત બાલવિર્ગોી સ્ત્રીર સ્વયં બ્રાહ્મણ ગાવ બ્રાહ્મ એક બે અધ્યાસ એક સોરી એકમ દ્વિધા એકમ દ્વિધા એટલે એક માંથી બે થયા છે એક કોળ માંથી એક બે થયા એમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણ એકત્ર મંત્રાસત્ર બોલાવાય તો ગાય બોલાવી ને ગોવા અગત છે બ્રાહ્મણ હોતે આવી જાય એમ ને કે બીજું કઈ ગોવા ગુલી હાકલ તોડાવી કઠણ કરતો મંત્ર બોલે મંત્ર બોલે ઓલા બે આવી જાય એ બોલતો ભગતજી મહારાજ તમને શું મેસેજ આવ્યો એક મંત્ર બોલી ને યજ્ઞ કરાવે છે વેદ કુલ છે વેદ નું કુલ છે એક હવિષ્યાન છે યજ્ઞ નું કુલ છે યજ્ઞ કુળ માંથી બે થયા છે એક બ્રાહ્મણ અને એક ગાય ઘાસ ખાઈ દરરોજ મધુર દૂધ આપે છે જે દેવતાઓને પણ સંતોષ પ્રમાડનારું છે એવી ગાયો કેમ પૂજ્ય ન બને જેના સ્પર્શ થી મનુષ્યના પાપ હરનારી છે दूध थी मानवजात पोषण करना है जेन दान करने दान करना राने स्वर्ग पड़नारी गायो के पूज्य न बने जेनी खरी भूमि पर पड़वा उड़ेली रज गौरज पुरुष पाप समूहों नाश करनारी है यो वंदन करने योग्य केम न कहवाण के ने गौमूत्र पान करने જેનું ઘર શણગાર પાપ ક્યાંથી હોઈ શકે અર્થાત ગોપાલ થી તેના સર્વ પાપો નાશ થઈ જઈને અર્થાત ગોપાલનથી તેના સર્વ પાપો નાશ થઈ જઈને शोभे घी वगैरे गायो, मां मां मां मां गायो प्रवर्ते गायो आधार देवताओं प्रतिष्ठित था गायो है बलद ना महिमा गायो अधिक बताया श्लॉक लिखा લોક માં કલ્યાણને માટે છે જે ગાયને પાળે છે જે ગાયને પાળે છે તેને જગત આખાને પાળવું ગણાય છે ગાયને પાળવાથી જે પુણ્ય થાય છે તેનાથી બળદ પાળવાનું દસ ગણું પુણ્ય છે પરંતુ આજ્ઞા સમર્થો પ્રતિ છે શ્લોક માં બે વાધ હોય છે પોતાની શક્તિ અનુસારે પાળવા શક્તિ ન હોય તો ન પાડવા એટલે બે વાના શક્તિ હોય એને તો આજ્ઞા શક્તિ ન હોય તે परंतु आ आगना समर्थो प्रति समर्थों ने नहीं उलटो निषेध है घेर राखी ने, पशु ने दुखी न करने